આપડી સહીને શિકાર કરો છે આપણી સહીને છે મારે જે ભાવના કરવી એ કરી રહ્યો આવી સત્તા કરી મારું દેહ હોય આટલા કાયદા પર છે પણ જવા જવું હોય તો દઈ શકાય અને ખાવા પીવો મજા જવું ખાવા તાર આજ્ઞા પડે એટલે આગના પાળ કરી આપણે રહેવું પડે જો આજના ત્રણ છે આજ્ઞા નો દાતા એ સાથે જ હોય ને શું કરવાનું જેક્ષી દુનિયા મોક્ષે જવાય નથી આખી દુનિયા ધર્મ ને કામ છે તો મોક્ષે કઈ આખી દુનિયા જઈ શકે નહીં જેના બતાવે લઈને આવ્યા છે પાસપોર્ટ તેના અમલ છે પાસપોર્ટ ના માં જ રહેવું છે પછી બાર નું રહેવા થી તમારે કશું બગડવા નથી છોડીઓ પહેલા છોકરા પહેલા પણ આજના મળ્યા છે એય નોકતે જેરે કાઈ મોકતે નદી કયુખા આર બંધ કરાય નદી કયુખા બંધ કરાય કેર મો બોલતા થા કે ના નાઈકઈ ક્લિયર બયો તો બોલ ના ના એક વાર મે નો ખેતી બયો પસંદ નહી બહાર રાખવાનું કામ અહીંયા આવ્યા હતા ગયા વહી આવ્યા હતા આપણે બધા ફોડ પાડી દેવા જ્ઞાનીપોઠ બધી વસ્તુ હોય બધી વસ્તુ માંડી દેવી સરખે ને કારણ કે એમને તો એનો વિફળ હોય જ્ઞાની આપણે જે વસ્તુ જે માગતું એ માગી દેવું પ્રગટ થાય અને ત્યારે ખરીદું છે ભગવાન આમાં આ સંસારમાં આગળ જતા હાથ ધાર્યો નથી કરે છે બરોબર ને એવું ક્યાં પતંગ કોલમ બોલ છે હા રિલેટિવ કરેક્ટ છે તાકી ચેક કોરપો સુબે રિલેટિવ કરે છે કેમ છે रियल करेक्टનેસ છે અને વેલેડિવ કરેક્ટ છે रियल करेक्टનેસ છે વેડિવ કરેક્ટ અધીનાટ છે કેમ છે અને રિલેટિવ કરેક્ટ વિના રિલેટિવ ઓર લે આ ઓર ડિફરન્સ કે ટેમ્પરરી એડજસ્ટમેન્ટs તે આર ટેમ્પરરી છે रियल કે પરમેનન્ટ છે કલાક માં એમના જેવી દશામાં વહેતા એવી પાવર એમની પાસે હોય એક કલાકમાં એમના જેવી દશા તમારી તૈયારી ના થાય એટલું બધું થાય એ માણસ ના કર ત્રણ આપણે હજાર એક વર્ષે થવા ધર્મ બધા અપસેટ થઈ ગયા છે પણ પછી તો કાર એટલો બધો વિચિત્ર ઉપર જાય ઉપર જાય કે યાર આ લઈ જાના સમા સમા દેરા દેરા દેરા દેરા ઉના જાય દેરા ઉના દેરા લો અરે ઉના ઉના જોળા ઉના જોળા કે શું ના દેરા બે અગો દેરા ના એ કે યાર મુને કૌના માની કુંડા વાલી દીની વાલી દીની વાલી દીની વાલી દેજો દેજો બેકાર દી વાલી ના ઘેર <laughs> બોલા નાખે કૃષ્ણ ભગવાન શું જે છે મોક્ષ જવું છે બીજા કઈ ઉતરવું છે રસ્તામાં કઈ ઉતરવું નથી એ નક્કી કર્યું બીજા ઉતરવા ક્યારે ઉતરવું દર્શન કરવાથી મોક્ષ જાય એવા વિતરાક હોય છે દર્શન જ કરતા પણ દર્શન કરવાથી શીખવાડે નઈ વિતરાક દર્શન કરવા પેલા ના આવ ને એટલે દર્શન કરે એમાં કશું ભલે આવું થાય કેવી રીતે દર્શન કરવાનું કે શીખવાડીએ બધે શીખવાડીએ કહો આ તમે કલ્યાણ કરો કે ના કલ્યાણ કરો એવું શું મિત્ર આગળ પાછા કરે જ એના બધો વેલ્ય ખરા છે પણ એને લઈ આવ્યો છે મોટા મોટા રાજાઓને કલાક કેમ કાઢવો એ બઉ મુશ્કેલ કરો દિન થઈ ગયેલો હોય के परमात्मा मीचे परमात्मा क्या दिन दिन तो जो आपने दिन तो ने कोई संजोग दिन कर આપણે અમદાવાદ ખરા ને ત્યાં કામ કરતા હતા પછી અત્યારે વકી છે બધા ધર્મ વાળા બધા વૈષ્ણવ હોય કે જૈન હોય કે મુસ્લિમ હોય શીખ ધર્મ હોય બધા ધર્મો જેને ધર્મ જોઈતો હોય તેને આખો ધારો ધર્મ ને ઝટકા મારવા પડે કરવા પડે એને ભગવાને કહ્યું છે કે આખું જગત ધર્મા ધર્મ માં છે કે માં બની છે એટલે ધર્મ ધક્કા માર મારે ધર્મ કરવો હોય તો ધર્મથી મોક્ષ મળે નહીં પછી આગળ કે તમારે મોક્ષ દ્વારા છો ત્યારે શરીર આત્મા જ્ઞાન ધર્મ છે કેવા છે જ્ઞાનગન કેવો છે આત્મા ગન અને અવિનાશી છે એટલે વોટ ઇઝ રિલેટિવ અને વોટ ઇઝ રિયલ એનો તેનું જ્ઞાન થાય ત્યારે જ્ઞાનગન આત્મા પ્રાપ્ત થાય રિયાલિટીમાં આવે ત્યારે પોતે હું અવિનાશી આત્મા છું હું શુદ્ધ છું કેવું ભંગ થાય પોતાને લક્ષ્ય રહે અલગ નિરંજન લક્ષ રહી જાય જે આ નિરંજન ભગવાન ગયા છે ત્યાં બધું લક્ષ્મ આવે પણ એ લક્ષ્મ ના આવે અને લક્ષ બેઠું સાધી ત્રણ કાઢું આપણો કામ થઈ જવાનું થઈ ગયું અલગ નિરંજન લક્ષું એ જ્ઞાન ગણામાં કહેવાય એટલે વોટ ઇઝ રિયલ અને વોટ ઇઝ રિલેટિવ આ સંસાર બધો રિલેટિવ છે અને આપણે શુદ્ધાત્મારે રિયલ છે ના સંભાવે હવે તેની આગળ શું રહેવું નથી આખું સાયન્સ જ છે પણ સાયન્સ નો ભાન નહીં હોવાથી આજે લોકો ધર્મી પાસે દોડધામ કરશે સાયન્સ જાણ્યા પછી તો કશું કરવા જેવું રહેતું જ નથી આ સાયન્સને જાણી લેવાનું છે જ્ઞાની પુરુષ સાહેબ આ કેવી રીતે બન્યું ને આ બધું સી રીતે સારું છે એટલે જાણી લીધું કે સુધ થઈ ગયો પણ સાથે જ નથી અત્યારે એ જયારે જ્ઞાની પુરુષનો ધર્મ હોય ત્યારે એ બધું એ બધા સોલ્વ કરીએ ત્યારે આપણે આ બધલમાં પૂછી પ્રદાન કરવામાં આવે છે જન્મ લાવો ત્યાંથી ચાલો બાબો બાબો ગયેલો બાબો જણાવે લોકો બાબા નામથી બોલાવે છે પછી એને કહે છે કે મહેશ છે આ તો કે પછી મહેશ સમજે પછી ઓળખાય આ બધો ભાઈ બચાવો છોકરો અજ્ઞાન કાઢે પછી આવશે પછી જ્ઞાની પુરુષો થોડો ભેગા થઈ જાય તો આ બધી રોંગ બીલી પોસ્ટર કરી નાખીને રાઈટ બીરે ભાગી દે કે તું આ છું ભાઈ જોયું આ બધું ઊંધું છે ચિંતાવારી થતી હોય તે લોકોએ કહ્યું પછી જ્ઞાની પુરુષ કહેતા સંડેકવારે કે સાહેબ શું શું શું મને કંઈક ખબર પડતી નથી આ રોંગ કરી બહુ બધી કરી આપી બરોબર ને અને રાઈટ બેસાડી દે એ સીતે મારું અને જ્ઞાની પુરુષમાં તો જ્ઞાની પુરુષની કૃતિ બધું હોય લેતા આવે જ્ઞાની પુરુષ તો વરાઓ વળાય નિર્ભય થવાનો જ્ઞાની પુરુષ એટલે નિર્ભય સ્થાન કહેવાય આ ગીત નો વરાઓ ના દર્શન કરવાથી મોક્ષ થાય પણ વળાવો આવે અને તો વરાઓ હોવા આપણે આપડી જોડે એમની ઉપર કૃપા વરસી ગઈ જઈ શકીએ કૃપા જતી રહી ના જોઈએ માંથી એક થોડો વરસેલી કૃપા ધરી ના જોઈએ એક લઈ ના જાય ઓછા કૃપા કોઈ કોઈ ભૂલ તો બધા ની ફેલાવી રહી ભગવાન પણ ફેલાય નથી ભૂલ તો મહાત્મા અત્યારે આખા જાનવરો બધા ભૂલી સ્થિતિ છે આપડે એ થયેલી છે વીસ વીસ ગોળીઓ ખાયતા તો ઊંઘ આવે છે આપણી બધી ધન લક્ષ્મી અમેરિકામાં પડી છે મનુષ્ય પણ આપણે અહીં તો પંચાણું ટકા ફરી પ્રાપ્ત થવાના નથી આ બહુમત નહીં એકાદ નો થયા પછી અહીંયા પંચાણું ટકા ગમે એટલો ભગવાન મારી નો ધર્મ પાડતા હોય ગમે એટલો કૃષ્ણ માં ધર્મ પાત્ર હોય પણ ધર્મ પાડે છે અને પાછો અધર્મ અધર્મ છે કેવો છે આ પૈસો લેવાનો તૈયાર આ હક ના વિષય ભોગવા થયાર આ હક નું બધું ઉચ્ચારિત છે તારો મો જાણી વિચારી હસી પહેરાયો તો લોકો હસની પણ ભગવાન રાખી શકે ભગવાન તો ભૂલ કરે છે ભગવાન લગ્ન થઈ પહેણાય છે પણ બાવાથી મોક્ષ નથી કયુંગમાં બાય થોડી નાખી દઈ તો કઈ સારો મોક્ષ થયો નથી ભાવ ની જોડે રે અને ગાળો ઘા ને મોક્ષ પણ કાઢ્યો આ કાળમાં કોઈ કાળે ઘરમાં તપ કરવાનો વખત ઘેર ઘરો તપ નથી આ કાળ માં ઘેર છોકરો ઊંધું બોલે બોલે ભાગવા ઊંધું બોલે તો આપડે તપ કર્યા કરવાનું નિરા <laughs> <laughs> <laughs> પછી ઉદય ભાઈ પાવો થઈ જાય તો રાત ની વરવાઈ સારી પગે હવા રેવા તો સાસુ જોડે વ્યાર ભરી જાય તો સાસુ ગયું છે પછી જોડે વ્યારને જાય પછી તે રે આ કોની જોડે બાંધવા જેવું નથી આ બા આ કરી પટાઈ પટાઈ કામ કરી લેવો દરિયા દેતે કે બહાર ઢઈ જાય કે કંઈ પણ છે ને આ ટેવેટ પર પૂરો કુકાન છે હે ટેવેટ પર પૂરો કુકાન દેહ પર બે આ કરી કે શું બરોબર છે એને કુકાન મેલો કામ કરી ભગવાન ખુશ એમના કયા પ્રમાણે ભગવાન કર્યા છે એમના કયા પ્રમાણે ભગવાન કર્યા છે ભગવાન ને કહે છે કે સૌરાષ્ટ્રમાં તેને કર્યા વખત ભગવાન ગઈ પાણી એવું જ્ઞાની કૃષ્ણ કયા કોઈ ભગવાન કર્યું એવા ભગવાન પ્રેમ ને વર્ષ થઈ ગયા